હા છે નીકળે છે ને એટલે હું રડા આવું ચીકણી હાથે પડે હાથે પડે તમારે કચી નહી બગીચો આપડે ચોટી પડે એવું રીતે બગીચા જોડે વ્યવહાર રાખો તો બગીચા છે બગીચા આપડે છૂટા રહીઓ જગ્યા શું કહ્યું કરવા આવી બાકી ત્યાં જગ્યા મને મારી જગ્યા કયું સારું છૂટા સારું કરો જેમ કે સમજી જાય જેમ કે સમજી જાય ચીકડી ફાઇલ ને કઈ હશે માથે દાદા હોય પછી શું વાંધો જો ને અમારે માથે શ્રીમંદિર છે ને તમારા માથે દાદા પછી શું તમારી ચિંતા કોઈ ભૂલ કરીએ એનું આપણે પ્રતિક્રમણ કરીએ છતાં એ પ્રતિક્રમણ કરીને દુદ્ધ કેમ ના થઈ જવાય મનો ભાવ આનંદ એ રહ્યા કરે વળગેલું રે તેમાં શું વાત પ્રસ્તાવ વધારે થાય નહી ભૂલ ના ના પસ્તાવ જેમ પસ્તાવા થાય સારું તમારે પસ્તાવાનું જરૂર નહિ તમારે તો આ સારું પસ્તાય જયારે કર્યું એ પસ્તાય આપડે કર્યું નથી ના હોય કે ના હોય એમાં આપણે શું મને થયું કે આપડે સિક્કો માર્યો આવું તારે નતું કરવું જોઈતું સારું કે ભૂલ ના થઈ હોય છતા ભૂલ ના થઈ હોય ભૂલ થઈ વાત ના ચેત્યા થયે કોણ ચેતવે આ દુનિયામાં કોઈ ચેતવે આ મેં જ્ઞાન મૂકી છે ચેત્યા કર નિરંતર તેતે લોકો અમારે રાખી પડ્યા છે અને એમના કેમ ગયા ભાઈ જમ એવું નઈ જતું એટલે દેખાય છે તો દ્રશ્ય જ છે ભગવાન દ્રષ્ટા જ છે હું આ દ્રષ્ટા દેખાડી ગયા તમે સમજાયા ભગવાન કેવા દ્રષ્ટામાં ફરી કાશ આવું છટકા છું ઠંડક રહે આપડે એને કહીએ છીએ તું થોડી ના દેસ આવું એકાગ્રતા રહ્યા ને થોડું હા થોડા દઈએ તો રમી રમવા જતો રમ બાપ ને શું જાય છે જે ચોપડવાની હોય ને તેમાં જુઓ કર્મ બાપ ઓનર છે ભગવાન તો તમારું સ્વરૂપ છે બીજું કોઈ નથી બાર છે તમારું જે સ્વરૂપ છે તમારું સ્વરૂપ છે તમારું સ્વરૂપ છે એ જ કૃષ્ણ છે તમારું સ્વરૂપ છે એ કૃષ્ણ છે તમે જે બ્લન્ડર કર્યા છે તે અને મિસ્ટેક એ ઉપર ભગવાન ઉપરી ભગવાન તો પોતાનું સ્વરૂપ છે શું છે જ્યાંથી સેલ્ફ નું ભાન નથી ત્યાં વધી શકે હે ભગવાન હું ભગત થઈ ગયો બાઉન્ડ્રી નો દરેક માણસ ભગવાન પણ જો થાય તો પ્રગટ થાય તો અદ્વા અંધારામાં શું ભગવાન થાય ભગત થઈને બે સાબડી કરો અને અગિયારસો પહેલા ગોકળા કૃષ્ણ ભગવાન હા બધું લોકોને યાદ રહેવા માટે કર્યું શું તમે પડ નહી લોકોને ફાયદાકારક તમારા તને કઈ એ નમિત્તે યાદ રહે ભગવાન પાસ પ્રશ્ન પાણી ભગવાન હાલ્યા તમારું છે મિસ્ટેક બ્લેન્ડર શું નામ તારું કર્યું રાજેન્દ્ર મોટા મોટું બ્લેન્ડર મિસ્ટેકો તો પાર ઢઘરે બના તારે વાહ એટલી મિસ્ટેકો ભરી છે પોતે જ <laughs> <clears throat> પોતાનીકાલે ભગવાન ભગવાને બનાવ્યું કે ભગવાન માર પડ્યો ભગવાને મારી ખોટ ગારી મારા છોકરા ભાઈ નાખી શકે સારું આરોપ આપો છે શું બિચારા બગાડ્યું છે ત્યારે નથી મધર કે ફાધર એનું ઉપરાવું લેતા નથી તેથી આવું લોકો કરો છો શું ધારી તમે લોકોને મધર ફાધર ઉભરાવું લેનાર મારા છોકરા માં જ નાખે ભગવાને ધંધો મારો ખોટ માં ગયો ભગવાને ગાઢ્યો કે હું ગમે ખોટ ગયો ભગવાન ગાડી પાડોશી પર પાડોશી વડવા આવે જેની પર કોઈ વળવા જ ના આવે ભગવાન મા બાપ ને કોઈ વળવા નહીં તો ભગવાન પર તે છે તે કર્મ બનતા જ ભગવાન જોડે આવું ના ખરા ભગવાન તો ભગવાન છે નામ સંભાળતા જગત જોયોગત થી ક્યારે જ્ઞાની પુરુષ હોય ત્યારે હોય તીર્થશંકર હોય કૃષ્ણ ભગવાન હોય ત્યારે પ્રેમ હોય ને પ્રેમ જેમ પ્રેમ તો આટક થી બધી કોઈ જીવડું એવું પ્રેમ વાર શકે નહિ ભગતય ના હોય દત્તા ના હોય ભગત હોય તો હોય જ નહીં भगवान बड़े मैं रो बोन सवाल नेता कर्मयोग ज्ञान योग त्रस्ता बताया ભગત છે તો બધા બધા ભગવાન ની ભક્તિ કરે છે મંદર ભગવાન ભગત તો છે અને લક્ષ્મી ના છે વિષય ના ભગત છે બાવા શું ભજન નહી ને આ બધું બધું નકામું છે આ બીજું બધું ભક્તિ કરો આ ભક્તિ ભજન નકામું છે શું કરો પણ તમને જેવું મળ્યું એવું અમારું મળ્યું હોય તો મળે ક્યાંથી રે એવો ભાજપ ક્યાંથી રે આ તો કમભાગી મુ છે ભગવાન આવી રીતે ભજ્યા ભગવાન ભક્તકો દાડ્યા એમ કે ભગવાન મારા છોકરા ભાઈ ને કેવું કેટલો વિરોધી હોય તારે બોલે ભગવાન માં નુકસાન કર્યું એમ કે કેટલો વિરોધી હોય તાર ભક્તકો મારું માગતડા શેર મળ્યા કહે ભક્તિ સમજતા નથી ભક્તિ તો કે ભગવાન આદર થઈ જવાથી હા તારી ભક્તિ થઈ જાય છે પ્રૂફ જો ભક્ત માણસ પ્રૂફ હોય એટલે સાચા થાવ ભગવાન ખુશ છે આ ભગતી મન પર ચિત ભગવાન પછી આગોવા શું થાય ભક્તિ કે ભગવાન પર ભગવાન ભાવ જ નથી લોકો ને બરોબર એકાગ્ર ભગવાન ઓફિસ માં ગયો હોય ઇઝ ઇટ પોસિબલ હું કશું છીએ કેમ નહિ થતું આગુ પાછું લક્ષ્મી રીતિ છે અને ભગવાન ઉપર નથી પીતી મને ભગવાન આખા જગત નો આખા બ્રહ્માંડ નો નાથ તે મને વસ્ત થઈ ગયો જો મારી વસ્તી કે ભીખ ભીખ ને ભીખ માન ની ભીખ કીર્તિ ની ભીખ લક્ષ્મી ની ભીખ સ્ત્રીઓ ની ભીખ વિષય ની ભીખ ભીખારા ભગવાન ધોઈ લાગ ને ભીખારા ભગવાન સાંભળે ભીખાર કજો હાલે બીજા દયા લોકો ભગવાન દે આવ્યું ના ભાઈ દયાલ હોય દયા જ તમ બધા હું તરફ જતો પાસે બિરાઈ જતી મારે તમને દયાલું દીકરો બે કહેવાર બચાવવા માટે શું કરે કે બે બચ્યા હતા તે રખડી મળે અને આ ક્યાં બે આવ્યું કઈ પાછું આવો તું બે एक बाजू उदयता करवा सुना धारों के उदर ने भी ने मार ना खावा देव होने बिलाड़ ने मर भी ना बिलाड़ी पे उदर जाए बिलाड़ी हाथ शू कर કારણ કે બિલાડી તમે છસુંદર આપો તો ભૂખી હોય તો નહી ખાય તો નહી ખાય ને ઉંદર જેવું દેખાય છે એનો ખોરાક છે તે જ ખાય છે અને હિસાબ છે જગત તો આ દરિયા ની મેં કોણ લાવવા તો અનાજ લાવે થોડો કરો હા તો પાકે બિલાડીઓ મારી નાખ્યા છે કઈ જત ના પાસે ભવન એકવાનું ભવન છે એટલે વળવાનું કયો છું રાગદેશ વગેરે વળું છું કેવું રાગદેશ થી વળેલું જુદું પડી જાય મન જુદું પડી જાય મન બગડવા નહીં તારું માન એવું મારું છું કરવો પડે જેમ કોર્ટ ને કોર્ટ ની ચોખ્ખો કર્યો ન્યાય જતો રહ્યો તારે બરા કોટ ચોખા કરવા આવ્યા આ પચીસ વ્યક્તિ એકાદ શબ્દ અવરો બોલ્યો નથી બધા પુસ્તક માં લખાયા અત્યારે લખાયબ્દ નો અને દરેક શબ્દ નો ફરી ગમે ત્યારે પણ એને આ કરવા ત્યાર છે આઈ પુસ્તક સાચું જે વ્યવહાર ને એક્સેપ્ટ કરે છે વ્યવહાર ને ખસેડે તે સાચું વિજ્ઞાન ના કેવાય છે જે વ્યવહાર તેલ લઈને આવો અમારે અત્યારે અગિયાર વાગ્યા પેલા જવાનું જલ્દી આવજો પાછા અને આ વઘાર કરવો મારે ચાકું એક ભગત મેળવ અરે હું આ વ્યવહાર ચૂક્યો ફરી પરવાનો અધિકાર નથી મારે પરિણામ ના દેવો વાર અનંતવતાર ભટકાય મારો છું વ્યવહાર ચુકાય નઈ એક दुख न करा बहु ने दुख न करा दुख कोई दुख न करे व्यवहार कहतेप्ट करेज्ञानी सातवीज्ञान्यूजर्सी की बोलो शु केव है પછી કશું જાણવાનું રહેતું નથી વ્યવહાર માતા આપે ને નિશ્ચય જ્ઞાની આપે कसू जाए अविनाशी ज्ञान जो है अविनाशी बची आगे पड़ेला व्यवहार में क्यार धक्को ना मराय पेलो व्यवहार पचीचय આ લોકો કે છે કરું કશ ના તારે દોડે ના ભાગે લીધે બધા ઉભા રહ્યા बहुरा बराबर व्यवहार अपने चोखो होविए तो आत्मा चोखो थो बूमो नो આપણો ચોખ્ખો હોજે જોઈએ તો જ આપણો ચોખ્ખો થાય કોઈ કોઈની દાદા શું કઈ કારણ કે અમે અમે તરત તું પૂછવા આવ્યો તને કહી દે તેને કે તું વાંકો થાય મારના થાય તું રોટુ બોલજે પણ મારના બોલાય શું કઈ થયું ને હું જવાબદારી નથી તમારો વ્યવહાર તમે વ્યવહાર કોઈએ બગાડ્યો નથી તમારો તમે જ બગાડ્યો છે મારી પાસે એ તારે તારે પ્રકાશ અને આનંદ એનો તારે જે જ ઉપયોગ કરવો ચોરી કર્યો ચોરી કરીને દોડ તો જે કરી જો दुर्पयोग भगवान पहले दस मरेजू सर जो जो सत्संग जीवन કુસંગ તો પછી સરસ સરસ હા મનુષ્ય દેખાય તમે નઈ એક અગરબત્તી હોય ક્યાં ખાવા રૂમ ને સુગંધી આપે એના મનુષ્ય દુર્ગંધ ગંધાય કઈ જાતના લોકો છો તમે ઇન્ડિયા કોણ હા એમ મરી ગયા એમ મરી ગયા આવા ચીવડા ખાઈ પી મરી જાય એમાં ત્યાં શું કરી દે મનુષ્ય પણ કોયું મનખો નમો કરો મન ખોશ બહુ કિંતી અત્યંત ચિંતા મળી દે મનુષ્ય વરખે પાખા દેખાડવા કઈ બેન કેમ ધણી જો એવું એ બોલશે જ નહીં તમે કઈ પૂછ્યું કોઈ બધે પડે તો દાદા પણ પછી તો જેવી રીતે બહેનો કમ્પ્લેન કરે ભાઈ ની ભાઈઓ બહેનો ની કમ્પ્લેન કરે ખરા આપડે રાત્રિ માણસ જોડે કરવાનું આખરી જ માણસ જોડે આખરી જ કેવાય તમે કઈ પણ કાર્ય કરો दो करतोष के एक बात मिली आई ते कई क्रिया काम करो जेना को આ બહેન થી દુઃખ નહી થાય મારી પાસે લઈ જવો સિક્કો મારી જવો તું રખડેલ રખડેલું ચાલે તિકા મારેલો કે ના આ મારે ના રે જો 1 ને 2 આ તો બળદ બળદ કરી હશે બળિયા બળિયા ને માર્ક છે ને કે જા તિકા મારે આ તીર તો બળિયા ની સેફટી દેશે તિકા સ્મોલ બોલ રીસિપી રે આ તે બળિયા લાઈ સંભળ્યા કોલેજ માં જાતે તેલો કે માં બઉ કિંમત તમારી કિંમત દબાઈ ગઈ છે ભાવ ખુલી ગયા ભાવ એકદમ ખુલી ગયા હવે તો હા હવે એટલે ભાવ ખુલી ગયા મને એક બાજુ બિઝનેસ માંથી મળ્યા છે તે છોડતા નથી એમ કે છે હજાર ડોલર વધાર પગાર હોય તો રહીશ રહીશ એવું કે આપું છું છું કરવી પડે ને ખોલવું નથી લાલક છે આ અન્યાય કેવાય ન્યાય કેવાય કે અન્યાય કહેવાય ખોડવું નથી મારો સાથ નહિ મારો મારો બબલો બબલી નહિ બધી વાત સમજી સહેલે કઈ સાલ પાસ થયેલો સરસ સરસ થયું થઈ ગયા બધા તો 1933 ના સાલ માં તે રીંદે ને બે બે ફ્રેન્ડ હતા હું કોન્ટ્રાક્ટર હતો કોન્ટ્રાક્ટર હતો 1933 ના સાલ માં કિલાવ હતા 56 વર્ષના હે 56 50 51 વર્ષના 56 તે ભદે તે રીંદે નું મારતે હતું સંતિપતિ કું કોન્ટ્રાક્ટર ને એ છે માથે ઉપરી હતો એને કોણ હો કે બધાય મળતા હતા પંદર ખૂટે સારું થયું એન્જિનિયર થયું સારું એટલું મારે ખાતમ બે જુદા રે પણ વધ્યા જ નથી કોઈ જેગું થવાનું બધે જ નહીં નહી ભાગ્યાર નહિ પચી વર્ષથી તમારી શું કે એમની ભૂલ થઈ હશે પણ તમે એવું કહો છો કે મારી ભૂલ હતી હા પણ એમની ભૂલ થઈ નથી મારી ભૂલ મારે જ મદદ નથી પાડવું એમને પડે તે વધે ના પડે તે વધે નથી મારે નથી પાડવું એટલે મારી જ પડતી હોય આમ ખુશી લાગ્યું મને તમને મારે સમજવી જાય તબાજ ઉઘાર્યું મને કે ભાઈ ની દીકરી ને શું આપી શું ચાંદી ચોદી દેખાયું તૈયાર છે તે જ આપજો કહ્યું નવું બનાવું તો તમારે એટલે એટલે મતભેદ પડ્યો તમારા મામા ના દીકરા ને તો આવડે આવડે ચો આપો છો એ તમારું ને મારું થયું ટાટા રહી આગળ તમે હું એવું નહી કેવા માંગતો હું ફરી ગયો હું એમ કેવા માંગુ છું કે પાંચસો ત્યાં રોકડા બહાર નાનું આપો એટલે બધા પાતા છે મેપરે ચઢ્યું લોકો વાંચ્યા એવું થયું હતું લોકો દેખાય આવે એવું થયું કે એમને મામા દીખ્યા હડદ ચા ને પાંચસો રૂપિયા રોકડા હું તો પવન નથી આ તૈચા કરી બાર વગેરે બે ત્રીસ વખત છે તે મુંબઈ થી વડોદરા મુંબઈ આવે તો એરોપ્લેન માં આવે તો એટલું ભરી ઈચ્છા કરી પણ દસમાં એવું ખાધા ના કીધું પણ એને તો હું આજ પંદર વર્ષથી જોઉં તમે તો જુઓ કે મને એક તો ગઈ ગયા પેલા અહીંયા આવ્યો મોકવા આવ્યા હતા ફક્ત પ્લેન માં આવી જ અને પ્લેન માં ગયા હતા બસ એ બાકી બે રાધે પ્રકતિ આવો છીએ આપડે હોય છે જ્ઞાની છું તાર પાડું ના પડે તું આમ ફરું તા હું આમ ફરું પછી ક્રેસ માગો આઈ વોન્ટ ટુ એક્ મોટું આપી દઈશ આપી દા મને શ નથી આવતો હા તો જબરજસ્તી કરાડે તો આવ્યું મને આવો શોખ હતો નીચે માં કશું કાચું ના રહેવું જોઈએ નીચે માં તો કાચું રહેવું નથી પણ વ્યવહાર જો કાચું રેતો પણ ભૂલ કેવાય કાચું કેમ રે એક પથારીજો એક જ હોય છે એમ જોયા થાય રાતે લાત મારે શું કરીએ નીચે બઉ સારા લાયા બોલવામાં વર્તન માં હોય જુદી બોલવા બોલવા જ્યાં સાફ થાય ત્યાં સારું બોલે પછી ગયો એક જ રૂમ મોટી છે ઝઘડો થાય તારે શું કહો ક્યાં સુજાવ એ ક્યાં બોલ્યા હોય તો ઝઘડા કદી નહીં અરે એવું હતું છે हमारी क्या हालत है हम जानता है हमारी क्या हालत है तो, तो, तो, तो आप लड़का जुदी कैसे इसको हूँ बीबी ने कुछ ऐसा निकल बीबी तुम्हारू पान कैसे મોડા નું પાન ઘટ ના મારે શોખ હોય મારવાનું તો ભાઈ મારી નાય પોલીસ તું રહે છે એ ચડકાયું ખીરે બધા મારીએ તો શું થાય